લાંડા ઉતાર કોઈ દાડો સુખ પડી હતી કોઈ દાડો એક શાંતિ આ ગને આથી લાગે સુખવાખી હે બરી વિચાર શર્માસ હતા ક્લેમમાં બેસતા ને હાથે ઇતરા એક તૂટે તૂટતે સુતે શાંતિમાં ભગાય ગોડા માં ના કરી રાદ નાળુ ભઈ વાળું બધા અહિયાં લૌકિક માં તો મજા આવે છે એમાં બે જ અને બઉ ચિંતા થાય જરાક આટલું પીએ એટલે આવું ના ગમે સારા માસ ગમે કઈ તમારે ચિંતા રહી જીવન જીવવાય એવું કરવું છે અને સંસાર સરસ ચાલે દવાખાનો સરસ ચાલે અને ચિંતા રહી થઈ જાય બે દાડા શનિવાર રવિવાર બે દડા ચિંતા રહીત થયું છે વધારે મટી જાય દસ તિન ચાર સુધી નથી ચિંતા થાય થાય ત મટી જાય તમારા કપડા વાંચ્યા ને એટલે મટી જાય ચિંતા તો જીવ બળે ત્યારે જીવ બળવા મળે ત્યારે આપડે કેવું લુગડા બાર જીવ ના બારી કહે ચિંતા બિંદા નઈ એ ધોગળ દસ લાખ વચ્ચે આ લાભ નીકળે છે નામ અક્રમ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન જગત ક્રમિક માર્ગે ચાલી રહી છે કાલે હું છું ને હું ભીખુ ભાઈ ભીખું ભાઈ આવવાનું કરે ચા નહી પીવાની બીડી નહીં પીવાની સિગરેટ નહીં કશું તોફાન નહીં ને વેઠો થવા પછી કેટલું કામ આપે અને પછી કામ કેટલા કલાક આપે છે કેટલાય વસ્તુ પછી રજા એ કોઈ દારો નઈ તમારે રવિવારે રજા ભાઈ મારે તો દિવાળી રજા બે હાજર હાજર માણસ વધારે ગારાકી હોય તારે શનિવારે આવો તમે કારણ કે સાથી જાહેરાત નાખવા ધંધો મોટો એટલે જોયે ને બધે એ તો રાખવાની આપડે એ તો મારે એકલા ને ખરાબ થઈ ગયેલી છે બુ જાય જ્ઞાની કોણ કેવાય એન્સિટી ના થાય છે ક્યારેય પણ સેન્સિટી ના થાય ટેન્શન ના હોય ક્યારેય પણ અત્યારે ટેન્શન નહી હોય બિલકુલ સા બુદ્ધિ ડોક્ટર ભીખુ બેન સાથે હા છે ચિંતા ના જાય એ કરવું ઓછું કરવું અમે જે દવા લેવાથી રોગ ના મટે એ દવા લેવાનો શું જે દવાથી રોગ ના મટે એ દવા લેવાનો ડાક્ટર સાહેબ મટતો નથી દવા કરો બધા જે ધર્મપાલ થી કાર થતો હોય એવો ને એવો ત્યારે જોડે બધી એની એ ચિંતા ઉપાધિ તેનો તે ધર્મ જ ના કહેવાય ને આ તો બધું હા કાલુ કીધું બધું જેના જેના પીવાથી રોગ જવો જોઈએ સંસાર રોગવો જોઈએ મહારોગ છે એક અપમાન અપમાન કરતો થોડું ગુમાવસર થાય ના થાય ના થો બોલો બોલો કેટલો રોગ કહેવાય અને પ્રભુદાશ અપમાન કરીને ઉતારી પાડવાનું જોઈ લો તા નથી એમ કેમ મોટો છે મીઠું ભાઈ ચાર વીર પુરુષ તમારે કાકા નીકળવાય કે દસ સાર પાંચ હજાર ડોલર જ્ઞાનદાન જ્ઞાનદાન એટલે દિગ્ત ના લોકો પુસ્તકો તમારી સાથે તમારી સાથે હશે એમ કે નાખ્યું <laughs> હોય <laughs> વગર કઈ આપેલા વગર કઈ આપેલા અને આ પાંચ હજાર બેઠા મેં ના પાડી ના પેલા ના બોલશે નાના કે છે મારે છે બીજી મોટો જાય છે બઉ પૈસાવાના છે બી બેદાર મારી પાસે હજાર જુદા જુદા લખાવ પાંચ વાર બધા આ પાંચ હજાર હિયારે કે ના ખાતે તૈયાર નથી એમ કે છે પુર્ણ્યમાં ભાગ આપે તો મને ક્યાં વાંધો છે એમ પુણ્ય માં મને ભાગ આપે તો મને શું વાંધો આપેલું ગયા તો તૈયાર એમ કે છે કે આજે ગ્રહો છે ગ્રહો એની જો શાંતિ થાય તો પછી અમે આ બધા એના ચક્કર આવતા અટકીએ ને ગ્રહો બધા નવ ગ્રહો બધા પજવે ને શાંતિ થાય શું થાય છે પિંડ માં છે એવા ગ્રહો ત્યાં ઉપર છે એવા ગ્રહો તમારી છે તમારા મહી વાળા ગ્રહો ના જવાબ દબાવાની તમારે એટલે બધા નવ ગ્રહો છે તેમાં હઠાગ્રહ કરો ને તમે એ તો ઉજવરણ શનિ ગ્રહ ના જો મને ગ્રહ એ કોઈ નથી મને નડે નહી મને અમારો ગ્રહ કોઈ છે અથવા તમે કહો કે બાર અજવાળું છે હું કહું ના તમે જોયા હું તમે વિનંતી કઉ છું બહાર અંધારું છે જોયા હોય તો ફરી કોઈ ગ્રહ છે તો ફરી હું કહું તમારે તમારે દસ માં ખરું બાકી બધા તો એટલે બધાને સાથે લઈ જવું જોઈએ દાદા એમ કેવું બધાને સાથે લઈ જવું જોઈએ ને સાથે લઈ જાવ પણ એ સમજવા તૈયાર ના થતો સમજાવું જોઈએ તમારે બેઠું બરાબર <off my mouth> <off my mouth> આપીશ વાઇફ ને અનુકૂળ લાગજો એવું નથી તમે કોણ છો મે દેખાય છે જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ દાદા ભગવાન ભાઈ ભરગડ થયા છે તેને હું જ નમસ્કાર કરું છું દાદા ભગવાન કારણ મારે ચાર ડિગ્રી ઓછી છે મારે ટેન્શન છપ્પન ડિગ્રી ચાર ડિગ્રી દાદા ભગવાન તમને કહું છું કે આ દર્શન કરી લો ગયો ચાલુ દીવો હગ્યો હોય ને ત્યાં દીવો અડા દીવો થાય ના થાય એક દીવા ને હગ્યા મને મને મને હવે કલાક બોલો દાદા ભગવાન કલ્યાણ કલ્યાણ થઈ જાય દાદા છે નહી તમે માગો એ મળે આપે છે બાકી પચાસ હજાર માણસ એમને વગર માગે આ તો કોઈક કોઈક ના એમ કે મારે આમ જોઈએ કે ભાગ્યું અત્યારે તૈયાર છે દાદા બાબા બીજી રીતે કેશ બેંક તો આપ દેખાય તમને દાદા ભગવાન ક્યાં દેખાય તે બતાવો એમ કે દેખાય છે નઈ દાદા વગર મને બધા દેખાય છે આ બધા દેખાય છે હા તમને દેખાડીએ પણ ચકમા પેઢ આપવું થાય ને દિવે ચક્ષુ આપવા પડે તમે બોલાવો આ શનિવારે ધીરે ચકલું આપું રેજુ દાદા શું નઈ આવશે દાદા પચીસો જોઈ અને રજાઓના આઠ દાદા રહ્યા તો બાપા ના મનમાં થયું કે બાપ કંટાળી ગયા તા તાર છોકરો મળે તે કહ્યું કેમ બાપુજી તમે કોઈને કહેતા નથી આવતી નથી કોઈને દેખાડનારા ક્યાંક તું ના કહું છું બધાને ત્યાં શું કરતા જવા વખત થયો ક્યાંક ના ના તમે એકાદ લાવો કે છે એટલે પેલા બોલાવી સ્ટેશન ઉપર બોલાવી દેખાડવી સ્ટેશન ઉપર દેખાડશે કે હા બસ આજે આ જ કંઈ નાખો કે અહીં તો ના થાય સ્ટેશન છે માં મહઉર્ત જોઈએ કોઈક જગ્યા જોઈએ ગ્રહ ની વાત કરી આપડે બધું માહિતી અત્યારે રાઈટ નાવ છે એમ કે મારે તો જોઈએ જ આપડે તમે કઈ ગ્રહ તમને નડે નહીં મને ગ્રહ નહીં નડે હું તો માનુ નહી ગ્રહ પછી નડવાની વાત એ તો ગ્રહ માં નથી એટલે એને તો નડે નથી નડતું આગ્રહ આગ્રહ આગ્રહ થાય આગ્રહાગનાર વિનય પણ આગ્રહ સદાગ્ર ના તો એક બે આમ જ જોઈએ આજના જ જોઈએ એવું બે દિવસ પછી પાંચ દિવસ પછી બે દિવસ પાંચ દિવસ પછી આપડે ક્યાં આવો વાંધો નહીં પણ મારે તો જોઈએ તમારે આપવાનું હું નહી તમાર તો આવું ત્યાં તમારું કામ થઈ જશે પછી પછી વાંધો છે પછી કઈ વાંધો ખરા પણ આમ એમના થાય ભગવાન ક્યાં થાકે ભગવાન ભગવાન બધા કેવું ના પડે તમારે તો ખાસ આવવું પડે ખાલી આવડી મોટી રકમ રખાય તમે પડી ના થાય એટલા માટે ગોર ફેરવાનો દાદા દેખાય ના જાય ને ખાનદાન ખાનદાન એને એની ખાનદાન ને પહોંચો પેલા ચિનપાચિયાર બોલીએ નહી કારણ કે એ તો ખગડે હું ચિનપાચાર બોલીએ નઈ અને નાખવા આપવાનું નાખે સિંધી લોકો નું કામ છે એ બઉ એની જવાબદારી પેલા બઉ ખોટું પોતાની જવાબદારી બહુ બોલે છે પણ ખોટું કેવાય અત્યારે માસ પરફેક્ટ થઈ શકે એ સિટી બંધ નથી એટલે ત્રણસો છપ્પર રૂપિયા મારું ગયેલું છે આખા બ્રહ્મા નો નાશ છે એ તમને શું ના આપે બધી વાત ચિંતા રહી તો પસંદ મા થવું છે તો થઈ જાય થાય કે આ દુનિયામાં કોઈ વાંભવામાં આવી છે છોકરો વર ગયો હોય એવું લાગ્યા કરે કોઈ જાણે ખોઈ ગયા છોકરો વર ગયો એવું લાગ્યા મમતા ના હોય ના ગયા ઓછી મમતા હોય તો સારું કેવાય મમતા ઓછી મમતાથી બાઈક થાય બધું એક મીઠી કોઈ ગઈ હોય તો મમતા એટલે લાગે તું માને કે મમતા એટલે आई डोंट नो मम्मी पूजा थी बाद में कुछ तो बदल दो थोड़ा मॉस्क्यू ये तुम्हारा बिलीफ और ये अटैचमेंट है अह ममता એટલે આ अटैचमेंट છે કે બિલીફ છે હં મમતા એટલે જો બિલીફ છે તો બિલીફ છે કોણ બુદ્ધે જો દીકુ બિલીફ છે એટેચમેન્ટ નથી માયા બિલીપ જણાવી પડે એટેચમેન્ટ તો ફક્ત કારણ કે સ્ત્રી સ્ત્રીનો વિષય એવો છે કે બધા આ જલેબી આપડે ખાઈએ ની આટલી મૂકી રાખીએ તો દાવો ના મળે ના ખાઈ તો દાવો ના મળે અને સ્ત્રી ના લાવીએ તો પછી પછી દાવો મળે તમે આમ કર્યું આમ કેમ તમે જો આવું જ પડશે કે છે આમ છે મોટે ચલાવે બીજો માળો નાખ્યો આ વિષય દુખદાયી છે સ્ત્રી હોય પણ આ વિષય ના હોય તો હતો ને બરાબર કેવું ऋषि मुनि केवर ना पारता था ऋषिपति समझाए शाइवा कई मगीश नहीं पर तो एक छोकर एक छोरी विषय तेरे आप जो कहते मित्र चाहिए दुखदाय नही હા તો સુખ ખોળે પછી દાહોદ મળે ઋષિ મુનિઓ બઉ જુદી જતના આ કાળમાં માણસી રીતે જો શ્રદ્ધા જ ઊંધી છે તો આગળ જ્યાં સુખ નથી તો આવી શું કરી સ્ત્રી જોડે તો ધર્મ માટે આગળ વધવા માટે સ્ત્રી કરવા શું કરવાનું આગળ વધે આગળ વધવાનું કેવા થયું પણ વડવડા કરે એક કઢી ખારી થઈ હોય ત્યાં બધું બધું રસ રોટલી બધું બગાડે આ કડું ખારું છે એમ કઈ આ મંગ કરે પોતાના માણસ બીજી વાત સારું કરે ને એ સારું કરે કે ના કરે એ વાત બધી ગપા છે ચાધ થાય છે ચા થાય થાય છે એવું જ વાળ છે નથી બનાવનારા આત્મસત્તા નથી તમારે કેના આત્મસત્તા આ બધી સત્તા કઈ આધાર ચાલે છે બોલવા જેવું નથી આત્મા સત્તા નથી બનાવસ નથી કેના આત્મસત્તા નથી ખાનાથમાં સત્તા નથી સત્તા દુરી જાતિ છે આ તો બધા ગપ્પા વાત તો કોકા ટોઈ કરી ભલે નહીં કશું હું તો હું તો નાખું નહીં હું કો નહીં હું કહું કે ભાઈ આમાં મીઠું ઓછું છે નહીં એ બીજા એ મનમાં રહ્યા કરે કે દાદા એ ક મીઠું ઓછું એટલે વધારે પડે એટલે હું ક બોલું જ નહીં શું કહ્યું એને સહજ રીતે છે એ ભૂલ થાય કહું દાદા પણ એ કહજ રીતે ભૂલ થયેલી હોય છે હું તો કોદા બોલું નહીં દાદા ભાઈ પૂછે છે મારી પાસે વધુ ટાઈમ આવો તારે ખબર પડે એ સત્તા જુદી હાથમાં છે એક પરમાણુ એક રહી ખાવાની કોઈ સત્તા નથી આ વર્લ્ડ કોઈ જન્મ નથી કે રહી પોતે કહી શકે સંતાશ થવાની શક્તિ નહીં અટકે તાર છે આ માટે કશું બોલવાનું છે કશું કેવું જ ના છે તો બૌ સારી વાત છે આપડે દોસ્ત કાઢી બતાવતી અત્યારના એમાં ભાઈ કે છે કે અમુક ને તો મતભેદ ના પડે તો મજા જ નહીં આવે આનંદ જ નહી આવે ઘરમાં સંસારમાં મજા નહિ આવે તો કકડાટ થી રમતા હોય તો આવે છે દાદા, નાગરજી ગયા કેટલું ભી જતા રહ્યા છોટું ગયા ખરડે હાથી નાય તો આપડે તો હુંડ થી પાડી લે કર્યા કરે આપડે આ હાથ થી લોટા લઈએ ઊંડ થી ભરે બહાર નાખી દૂર નાખે એવું ગદ સ્નાન અમી ક્રિયા પછી ગદ સ્નાન વધ નકાવી જાય બાર પાછો કોઈ ધોઈ નાખો ભાઈ આમ ભાઈ કરી નાખી ફૂ માને એવું કદી ખબર છે એને જેટલી ખબર એમાં બઉ ડાપણ હોય પાછું જેટલી ઇન્દ્રિય ખીલેલી હોય એટલું જ એને ડાપણ એક મથરું પહેરું કોણ માં દમ નીકળી જાય દેહ મોટો હતો બધો પેલા કોઠી પર કોઠા બઉ મોટા થતા હતા મોટો કોઠો છે તો તે દાડે આથી મૂક્યું હોય ને એ ગળી જાય આખું કોઠું ગળી જાય અને પછી પચી જાય બધું ભાગીએ હાજર માં કોણ હોય છે અને આપડે ભાગીએ રાખો એ નીકળે બોલો કેટલું બધું ચાલતી હાથી ને મળે એવું ખા છે કંટ્રોલ માં ખાતા હતા એમ નિરાતે ખાયા જ કરે ને એક બન તો જમવા ગયા હતા તે બઉ મોટા ચેટ હતા જોઈ બેઠા તે ના પડી ત્યા શું થયું ચીકી બધા જેવું બધું ઓ દાદા થાય જેવું બધું કાઢ્યું એટલે બધું થાય ચા હારું જીવા હારું માથા ગુરકારી દે પૈસાદાર ગરીબ નો હિસાબ જ નથી કેટલું લખાવી ને લાવે છે એટલું જ એમ થઈ કદાચ રસો હોય ગરીબ હોય તો વધારે ખાતો સેટ હોય તો ઓછું બી થયું સવા બાર જય સચિદાન <g daring> <Travis> કરે <laughs> જમા હોય શકે નહીં આવું પોસિબલ નહીં નેજા આવું પોસિબલ જ નહીં બી છે મારે કઈ બઉ મોટી રકમ નથી આવી ભાઈ આ બધા નું મોટી રકમ થાય ને પાંચ હજાર આલું વાંધો નથી આપવાનો છે એમ લાગે તેઓ જાડો રીતો મિલકત હા હું નતો અને છું દાદા પાસે મોટલ પર હતા ઓફિસ પર હતા વાત કરી લઈ મને સવારે લાખ લાખ લાખ લાખ ડોલર નું કોણ આપે તે આવતી अजय भी <laughs> આવું ગ્રાવે <coughs> <coughs> रात्रे सां सुधी रात राशिक रातिक परम बेर चे। इच्छा यो यो यो राके ना। इंदिरा भाई महात्मा दादाजी जमे एक दिवस ये ये, ये आवे नियुमत नियुमत आवे। आवे। दादा सत्संग करे नी हम अरुभा ने ते घर करे तो बीजा मनसो थोड़ा लगे दादा ना बगड़े नहीं कम लगे अग्रह खोटो करता अहिया जो राखी तो अगड़े बगड़े ना बीजा बड़ा मनसो ग દરેક અંદાજનો દરેક બધું કઈ ખબર પડી જાય ફરતો કરજો